ભગવાન નું સ્વરૂપ અલૌકિક છે ભગવાન ની લીલા પણ અલૌકિક છે ભગવાન નું બધું દિવ્ય છે ભગવાન રસ આરોગ્ય છે તમે ભગવાન ને જે પ્રેમથી અર્પણ કરો છો એ સામગ્રી પાંચ દસ વાર વાસ લો વાસ લઈને ફરીથી વજન કરો વજન ઊંચું થાય વાસ લેતા પહેલા વજન કરો અને વાસ લઈને વજન કરો સામગ્રી માંથી દિવ્ય રસ ને ભગવાન ખેંચી લે છે સાધારણ માનવ જેવું ખાય છે એવું ભગવાન ખાતા નથી ભગવાન બધું જ અલૌકિક છે ભગવાન રસરૂપે આરોગે છે રસો વૈષા રસગયે વાયવાનંદી સોષ્મુતે સર્વા કામાન બ્રહ્મણા જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં ભગવાન રસરૂપે આરોગે છે રામજી ને શોધતા હતા રામ ક્યારે આવશે રામ ક્યાં છે જે ભગવાનને શોધે છે એક દિવસ ભગવાન શોધતા એના ઘેર આવે મોટા મોટા ઋષિઓ રામચંદ્રજી આંગળે આવીને ઉભા છે બેઠા હતા બહાર આવ્યા છે પ્રત્યક્ષ પરમાત્મા આવી રહ્યા સબરીમા નો પ્રેમ બહુ વધ્યો હતો માં મને બહુ ભૂખ લાગી છે ભાવ કેવો જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં ભગવાન રસ રૂપે આરોગે છે પરમાત્મા ને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી બ્રાહ્મણ ના ઘેર જન્મ થાય તો જ ભગવાન રાજી થાય છે એવું નથી ભક્તિ કરવાનો અધિકાર સર્વને આપ્યો પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન પ્રહલાદજી એ બતાવ્યા છે શાંતિ થી બેસીને પ્રભુની પૂજા કરો ભગવાન કરો ત્યારે ભગવાન મારા છે ભગવાન તમારી સાથે રહેશે સાધારણ માનવ એને પચાવી શકે નહી શક્તિ તો આપે છે પણ ઘી પચાવવાની શક્તિ નથી જઠરાગની મંદ છે જ્ઞાન પચતું નથી સંસાર નું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એ જ્ઞાન નો અનુભવ કરી શકતો નથી જ્ઞાન નો અધિકાર તેથી બધાને આપ્યો નથી ભક્તિ કરવાનો અધિકાર બધો પ્રહલાદ પૂજા કરો ભગવાન ના નામનો જપ કરો ત્યારે એવો ભાવ દ્રઢ કરો હું ભગવાન હું ભગવાન હું ભગવાન ભગવાન મારા જીવનો ઈશર સાથે ભગવાન જીવ સાથે માને દીકરો પ્રાણ કરતા પ્યારું લાગે છે પુત્ર માં પ્રેમ તો છે પુત્ર બહુ વાળું લાગે છે પરમાત્મા જીવને છોડતા નથી પતિ પત્ની છોડીને જાય છે પતિ આખો દિવસ ઘરમાં રે તો આ માતાઓને ગમતું નથી પતિ ને યાદ કરાવે છે પ્રેમ હોવા છતાં સર્વકાળ સાથે રહેવા કોઈ તૈયાર નથી ભગવાન જ રે છે પૂજા કરો અને જપ કરો આ બે સાધન બતાવ્યા છે પૂજા કરવાથી ભગવાન ને દયા આવે છે પૂજામાં પૈસો ગૌણ છે પૂજામાં પ્રેમ મુખ્ય તમારો પ્રેમ જોઈને ભગવાન પ્રસન્ન થાય છે જો બહુ પ્રેમ થી પૂજા કરે એના ઉપર ભગવાન પડે કથા સાંભળો છો તમારા વિના હું પાણી પણ નહી પી મારો નિયમ છે પૂજા કરીને જ હું પછી પાણી પી મારા ભગવાન પૂજા બીજો કોઈ કરે એ મને ગમે નહીં અનેક વાર એવું થાય છે તૃપ્તિ થતી નથી જે ભોજન કરે છે એની તૃપ્તિ થાય માનો ભોજન બદલી આપતો નથી ભજન પૂજામાં બદલી કેમ આપે છે બીજો કોઈ કરે અને તમને ભોજન ભાવે તો માનજો મારી ભક્તિ સાચી નથી તમારા ભગવાન ની પૂજા કર્યા વિના તમને ખાવાની ઈચ્છા કેમ થાય છે ભગવાન અલગ રાખવા મારા ભગવાન ભગવાન માં મમતા થાય પ્રીતિ થાય પ્રભુમાં પ્રીતિ થાય સનાતન ધર્મ માં મૂર્તિ ની પૂજા નથી પરમાત્મા ની પૂજા છે બહુ પ્રેમથી પૂજા કરે તો મૂર્તિ માં ભગવાન નો પ્રવેશ થાય લોખંડ ને અગ્નિમાં તપાવ્યા પછી જેમ લોખંડ માં અગ્નિ નો પ્રવેશ થાય છે પણ એવો ભાવ નથી રાખતા પ્રેમ નથી રાખતો આ સાક્ષાત ભગવાન છે ઠાકોરજીને તરવાણામાં પધરાવ્યા છે સ્નાન કરાવે છે અને તે સમયે કોઈ ખાસ મિત્ર આવી જાય પ્રભુ ને પરિશ્રમ ન થાય તમે પૂજા કરવા બેસો તમારા ઘેર કોઈ પણ આવે હાથ જોડો એનું અપમાન ન થાય આખ આપવાની શી જરૂર છે મોડું જોવાની શી જરૂર છે જેને આંખ આપો છો એને મન આપવું પડશે આગવાન મારા મારા ભગવાન મોટો નથી તો હાથ જોડો આખ આપશો આખ ભગવાન માં સ્થિર કરવા સાક્ષાત ભગવાન છે આ મૂર્તિ નથી બજારમાં દુકાનમાં હોય ત્યારે એને મૂર્તિ કેવાય પ્રેમથી જ્યાં પૂજા થાય પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી પથ્થર ની મૂર્તિ હસતી નથી તમારા હાથે કોઈ દિવસ પાપ થઈ જાય અને તમે પૂજા કરો દર્શન કરો તમને એવું લાગશે આજે ભગવાન થોડા નારાજ છે મને જોઈને હસતા નથી આજે પ્રસન્ન નથી અને પ્રસન્ન કોઈ દિવસ તમારા હાથે પાપ થાય અને પૂજા કરો તમને એવું લાગશે આજે નારાજ થયા છે કોઈ જીવ જયારે પાપ કરે છે ત્યારે ભગવાન ને શરમ આવે આ મૂર્તિ નથી સાક્ષાત ભગવાન પ્રેમથી સ્નાન કરાવો ભગવાન નો સુંદર શ્રંગાર કરો ભગવાન શ્રગાર ન કરે તો પણ અતિ સુંદર છે માથે જટાઓ છે તપસ્વી રામ વનવાસી રામ બહુ સુંદર દેખાયા એક વાર સુરપણા રાક્ષસી ને દર્શન થયા શ્ર નથી કરે તો પણ અતિ સુંદર છે ભગવાન ને શ્રંગાર ની જરૂર નથી પ્રભુ નો પ્રેમથી જે શ્રૃંગાર કરે એનું મન શુદ્ધ થાય નાનકડું સ્વરૂપ હોય અને ભારે શ્રંગાર કરવો હોય તો આખ ને મન ભગવાન માં સ્થિર કર્યા વિના શ્રગાર થાય જ નહીં પ્રેમથી શ્રંગાર કરશો તમારું મન શુદ્ધ થશે જેટલો સમય માનો ભગવાન નું કરે એટલું સમય મન અને આંખ ભગવાનમાં અસ્થિર થાય મન ભગવાન સ્થિર કર્યા વિના શ્રગાર થાય જ નહીં સ્નાન કરાવો સુંદર વસ્ત્રો પહેરાવો જે ઘરમાં લક્ષ્મી નો ઉપયોગ નારાયણ ની સેવા માં થાય છે એ ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાજન જે ઘરમાં ભગવાન ભોગ ધરાય છે અને તે ઘરમાં અન્ન પૂરના ખોટું લાગે છે પૃથ્વીના પતિ પરમાત્મા છે પૃથ્વી ધર્મના માટે અન્ન ઉત્પન્ન કરે છે વાછડો હોય તો ગાય દૂધ આપે છે વાછળો ન હોય તો ગાય દૂધ આપતી નથી દીકરો છે અને ધરતી માં છે લોકો ધર્મ ને ભૂલ્યા છે પરમાત્માની પૂજા કરતા નથી ભગવાન ને ભોગ ધરતા નથી પશુ ના જેવું ખાવા લાગ્યા છે સાધુ મહારાજ કેતા હતા ભારતમાં મોંઘવારી ક્યારથી થઈ લોકો ટેબલ ખુરચી ઉપર બેસીને ખાવા લાગ્યા ને ત્યારથી મોંઘવારી થઈ એના પેલા આવી મોંઘવારી નતી પવિત્રતાથી રસોઈ કરતા હતા ભગવાનને ભોગ ધરતા હતા ગૌગ્રાસ આપતા હતા પવિત્ર આસન માં બેસીને ખાતા હતા ત્યારે આવી મોંઘવારી નહોતી પરદેશ નકલ બહુ કરવા લાગી મારા ભગવાન આરોગવાના છે ભગવાન ના માટે રસોઈ કરે એ ભક્તિ છે ઘર ના લોકો ભોજન કરવાના છે એવું સમજીને રસોઈ કરે વ્યવહાર છે અને પોતાના માટે આવે છે પોતાના માટે રાંધીને ખાય એ પાપ ખાય છે ભગવાન કોઈ મોટો માણસ આવે તો એને તમે મનાવીને આગ્રહ કરીને ખવડાવો છો થોડું લેવું જ પડશે પ્રભુને મનાવ્યું આ બધું તમારું છે તમારું જ તમને અર્પણ કર્યું છે બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી બનાવ્યું છે કેટલાક લોકો ભગવાનને ભોગ તો ધરે છે પ્રભુને મનાવીને આરોગ નથી કેટલાક ભગવાનને કે જે પ્રાણાયાશ જલ્દી ખાઓ જલ્દી ખાઓ જલ્દી ખા મારે હવે ખાવું છે આવી રીતે ભોગ ધરાવતો નથી તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા હજાર ગણો પ્રેમ ભગવાનમાં રાખો ભગવાન ધીરે ધીરે આરોગ્ય છે જમાડવામાં ઉતાવળ કેમ કરો છો ભાવ મુખ્ય છે ભાવનાથી ભક્તિ વધે છે ભગવાન પરમાત્મા પૈસા ખુશામત કરે છે શ્રીમાન ને મનાવીને ખબર આવે છે મનમાં એક જ એટલું છે પૈસા મળશે શ્રીમાન તમને પૈસો આપશે શાંતિ ક્યાંથી આપે ભગવાનની કૃપા છે તમે સુખી છો શાંતિથી ભક્તિ કેમ કરતા નથી કે મારા તમને એવું લાગે છે હું સુખી છું હું દુઃખી છું વેવય બહુ ખરાબ મળ્યા છે મારી દીકરી દુઃખી છે મહારાજ એવો કોઈ મંત્ર છે આ વેવડ નું કંઈક થઈ જાય તો પછી હું સુખી થવું શ્રીમાન લોકો સુખ ભોગવે છે સુખ ભોગવવાથી શાંતિ નથી પરમાત્માની પ્રેમથી પૂજા કરભુમાં પ્રેમ જાગે ત્યારે સંસાર ના અસર મન ઉપર થતી નથી તમને બઉ શાંતિ મળશે પ્રભુ ની પ્રાર્થના કરો ભગવાન સાંભળે છે પ્રહલાદજી આ બે સાધન બતાવ્યા છે બે સાધન જે કરે છે કથા સાંભળ્યા પછી કોઈ નિયમ લેવો જોઈએ કોઈ પાપ છોડો અને ભક્તિનો કોઈ નિયમ વૈષ્ણવ તેને કે છે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે છે કેટલાક લોકોનો ચા પીવાનો નિયમ હોય છે દિવસમાં ત્રણ ચાર વાર ચા પીએ છીએ અને ચા પીવાનો નિયમ રાખ્યો ભક્તિ કોઈ નિયમ નહીં આટલી માર્યા વિના મારે ખાવું નથી બાંધી રાખે છે જેના જીવનમાં સંયમ છે એને યમરાજા સજા કરતા નથી યમરાજ તેને સજા કરે છે જેના જીવનમાં ભક્તિનો કોઈ નિયમ નથી જેના જીવનમાં સંયમ નથી એને આ સાધન કરો તમારું કલ્યાણ થશે કથા મંડપમાં જ રાખશો નહીં ઘેર લઈ જાઓ પૂજા કરવાની બહુ જરૂર છે પ્રેમ પૂજા કરો ભગવાન નામનો જપ કરતા પ્રદજી ને કહ્યું છે તારી જે ઈચ્છા હોય તે માગી લે પ્રહલાજી બહુ સુંદર માગે આપ એવી કૃપા કરો સંસાર કોઈ સુખ ભોગવવાની મને મારે આ સુખ ભોગવવું છે એવો સંકલ્પ કરીને મન ને બગાડશો નહી ભગવાન તો અતિ ઉદાર છે ભગવાન નાસ્તિકને પણ સુખ આપે છે જગત માં ઘણા જીવ એવા પણ છે અભિમાનમાં બોલે છે કે હું ઈશ્વર પવન આપે છે પ્રકાશ આપે છે નાસ્તિકને પણ સુખ આપે છે તમે બધા વૈષ્ણવ છો પ્રભુના પ્યારા છો ભાગવત ની કથા સાંભળો છો ભગવાન તમને સુખ આપશે તમે સુખી થશોગ છે ભગવાન નો પ્રસાદ ભગવાન નું સ્મરણ કરતા કરતા લેવાનો ભગવાન તમને સુખ આપશે તમે સુખ ના વિચારો કરીને મન ને બગાડશો નહીં પ્રહલાનું નરસ્વામી ની આજ્ઞા થઈ છે પ્રહલાદ ને રાજ્યાક કર્યો છે પ્રહલાદ રાજા થયા છે નરસિમ ભગવાન આનંદમાં પ્રતાજી તમારી નિંદા કરતા હતા સાધુ સંતોને ત્રાસ આપતા હતા મારા પિતાજી ની ન થાય મારા પિતાજી ઉદ્ધાર થાય એમને સદગતિ મળે એ મુક્તિ મળે છે એવું વર્ણન છે પુત્ર અતિ પાપી હોય તો એના પાપ થી મા બાપ ની દુર્ગતિ પણ થાય છે ભગવત ભક્ત પુત્ર હોય તો માતા પિતા નો ઉદ્ધાર કરે પુત્ર થયા પછી માતા પિતાની જવાબદારી બહુ વધે છે છોકરો થાય એટલે સુખ મળતું નથી બરાબર સમજાવો ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીપ લાગે બાળકનું હૃદય કોમળ છે અને ત્યારે જે સંસ્કાર આપશો એ દ્રઢ થશે તારા જેવો ભગવત ભક્ત પુત્ર પુત્ર ભગવત ભક્ત હોય તો માતા પિતા ઉદ્ધાર કરે પુત્ર અતિ પાપી હોય તો એના પાપથી મા બાપની એક ઝાડમાં કાગડો રેતો હતો સમય અંધારું થયું હતું એક હંસ હંસળી નું ત્યાં આવ્યું અંધારું થયું છે રાત્રે શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે આંખ થી બહુ પાપ કરે એ બીજા જન્મ કાગડો થાય યાદ રાખજો ભૂલશો નહીં પાપ કરવા માટે આંખ નથી ાગડો હંસિણીને વારંવાર જુએ એની કાગડો કે છે હંસિણી મારી છે હં કે છે મારી છે આ તમે અન્યાય કરો છો કે સાયંકાળે તું એકલો જ આવ્યો આ તો મારી છે મારા શરૂ થઈ બે જ્યાય આપવાનું છે તું એવો ન્યાય આપજે હંસની હંસની નથી કાગડાની તું મારા તરફ નો ન્યાય આપીશ તો તારા માતા પિતા જે મરી ગયા છે લોભ આપ્યો હું તારા માતા પિતા તને બતાવીશ ન્યાયાધીશે લોભથી ખોટો ન્યાય આપ્યો આ હંસની હંસની નથી કાગડાની હં બહુ દુખી થયો ન્યાયાધીશે કાગડા ને કહ્યું કે તારા તરફ નો આપ્યો છે ઉકરડામાં લઈ ગયો ત્યાં ઘણા કીડા પડ્યા હતા તે ન્યાયાધીશ બતાવે આ જે કીડો છે ને એ તારો બાપ થાય કે મારો બાપ કીડો થયો છે કે જેનો દીકરો બેસીને ખોટો ન્યાય આપે તેનો બાપ કીડો ન થાય પુત્ર અતિ પાપી હોય તો મા બાપની દુર્ગતિ કરે છે પુત્ર પ્રહલાદના જેવો ભગવત ભક્ત હોય તો માતા પિતા નો ઉદ્ધાર નારદજી મહારાજ ધર્મ રાજા ને સંભાયો કથા કરતા કરતા નારદજી ની નજર ગઈ છે ધર્મ રાજ કથા માં દઉને ચિંતામાં બેઠા હતા મેળ ના આનંદ થયો નથી મારી કઈ ભૂલ થઈ હશે ધર્મ રાજા એ કહ્યું મહારાજ તમારી ભૂલ નથી આપે કથા સારી કરી તને આનંદ થયો નથી તું ચિંતામાં બેઠો છું ધર્મ રાજા એ કહ્યું જે બોલો છો એ વાત સાચી છે પ્રહલાદના માટે સ્તંભ માંથી ભગવાન પ્રગટ થયા મારા માટે હજુ એકવાર પણ પ્રગટ થયા પાંચ વર્ષના પ્રહલાદ દર્શન થયા પંચાવન વર્ષ નો થયો હજુ એક વાર પણ મને દર્શન થયા નથી મારી શું દશા થશે પૈસા માટે હું બહુ રખડ્યો મેં આ સુધી બહુ ખાધું છે મેં બહુ સુખ ભોગવ્યું મેં ભગવાન ના માટે કઈ કર્યું નથી કૂતરો આખો દિવસ રખડે છે કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે છે જરાય શાંતિ નહીં વિચાર કરતા નથી પૈસા કરતા જગત માં કોઈ મોટી વસ્તુ છે મેં ભગવાન ના માટે કઈ કર્યું નહી અંતકાળમાં મારી શું દશા થશે શરીર સુરપ નવી કલત્ર ધન મૃત્યારુચિ હરેરંગીપદ મે મનશેન લગ્ન તત તત તત તનર્ઘ્યાણિ રત્નાની લગ્ન બહુ પાપ કરીને પૈસા કમાવે અતિ સુખ ભોગવે ઠીક છે અંતકાળ માં બહુ દુખ છે ક્યાં જશે મને એ ચિંતા થાય છે મેં ભગવાનના માટે કઈ કર્યું નથી પ્રહલાદજી ભગવાન ના દર્શન થયા પાંચ વર્ષના હતા હું પંચાવન વર્ષ નો મને હજુ એક પણ દર્શન થયા નથી મને ચિંતા થાય ધર્મ રાજાના રાજસુ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ વિરાજતા શિશુપાળ નો ઉદ્ધાર થયા પછી હું ઈશ્વર નથી હું દેવ નથી હું તો તમારા મામા વસુદેવજી નો દીકરો છું હું તમારો ભાઈ છું ભગવાનને પ્રગટ થવું ગમતું નથી જાહેર થવું બહુ ગમે તને કોઈ દિવસ દર્શન નો લાભ થયો છે તું શાંતિથી દર્શન કર ને લોકોને લાભ આપવા જાય માનવ સત્કર્મ થોડું કરે છે જાહેરાતો બહુ કરે